બોધ થયો એ શું જ્ઞાન થયું બૌદ્ધિક વૃક્ષ એમને બોધ થયો ગૌતમ બુદ્ધ છે આ લોકો નું કેવાનું શું છે દાદા આ જે વર્ષ છે આ બધો આવા અમારી પાસે એકવીસ છે એકવીસ છે એમની આ પત્રકાર છે એકવીસ જણા છે આવા એકવીસ એકવીસ જણ અમારી ઓફિસ માં છે એ ભી અમને ગમે પાછું લિંક તૂટી જાય બે તો પરિભક્તિ પછી કરવી એ દુધામાંગવાન ના માને પણ હું એમને માનું આ બધા કેવું હોય ગયું હવે એ વખતે પાછું કે હવે દાદા ભગવાન ના અસિમ થી કરીએ તો અમારી માઇ જાય છે दादा भगवान मुकी અને બીજી બાજુ દાદા ભગવાન નો ફોટો મૂકીએ તો એમની સાથે દાદા ભગવાન ના ફોટા પૂજા કરી શકાય કે નહીં એટલે દાદા ભગવાન ની તો રામ ને પણ અમે છોડવા નથી માંગતા અને દાદા પણ નથી છોડવા માંગતા એટલે બંને અમે સાથે કરી શકીએ કે નહીં માતા જેવું ને તો બરાબર બાર માં જીવત આપણે આપણે તરફ છે આ દાદા ભગવાન આ દાદા ભગવાન દાદા ભગવાન ને તો હું નમસ્કાર થોડી કામ લોકો છે એ જ છે એ જ બધું છે એવું કહેવામાં આવે ને કૃષ્ણ જોડે હોય છે કચ્છમારી કે સરકાર હજાર લીક આ તે જનો ડાડા ભગવાન કે જનો છે સાબ સાબ વિદ આ ડાડા ભગવાન મર્તન છે અગર પટેલ પર નહિ ફૂલતા આ આ દેને કે પટેલનો ટેબલ રેકોર્ડ એની ઓલ્ડ ટેબલ મેક ઓલ્ડ મે ટેબલ કે ભાઈ ના ટાઈટ્યુટ તો કબૂલ કરતા રહે કે અત્યારે તને કે તને જ ડાક્ટર પાસે જવું પડશે ડાક્ટર સ્ટાન્ડર્ડમાં આ જ રીતે કે સતમ કબૂલ કર ને તો અવજાઉ સવક તમને હેલ્થ કોરી જાય તો અવજાઉ વખત બળ રહે ઉપર ઉતરાગોળ છે તે નિયારે થશે એટલે ડાગોળ છે તે કે ઉતરાગોળ છે તે તો બરાબર એ ગુણવત્તામાં ફેર છે હા ગુણવત્તાઓમાં ફેર છે જેને જેવો બાર જઈશું એવું ત્યાં કરી કૃષ્ણ ભગવાન કે રામ આપણા લોકો અમારા એ આભાર બહુ આદર જેવું છે કે અમારી સામે આ ગટામટનો જોર છે હવે કે એક રૂપિયોનું માન છે કે કોઈ ભૌતિક વસ્તુની માંગણી કરે કે ભાઈ આ બાર આમ થઈ જાય ત્યાં આમ થઈ જાય તો અમે બાંધી કાઢતા ભગવાન સાયન્ટિફિક પત્રકાર છે વૈજ્ઞાનિક પત્રકાર છે ગુરુણને પત્રકાર છે એટલે આપણે ટેશનના ચાલતા આપણે પાસે અરે બારે કોને સ્વીકાર કરે બારે બારે કોને વિક્ર છે અશોકભાઈ જેમ પૂછશો ને બધા કેવું પૂછું લોકો જે માને છે ભગવાને આપે એવું વિધાન કર્યું કે ભગવાને આ દુનિયાનું સર્જન કર્યું નથી ભાવના ખંડિત થઈ ગઈ ને વૈજ્ઞાનિક જમારો આવા ચંદ્રમાં ઉપર થાય છે તે તમારા આવા ગપા બરાબર હવે હું રામને માનું છું તો રામ ક્યાંથી આવે રામ રામ રામનો જન્મ થયો ને રાઉન્ડ હોય છે રાઉન્ડ રાઉન્ડ એક લિમિટ એવી હોય છે કે અહીંયા આગળ હાઈ લેવલ શું ત્યારે લો થતું થતું થતું અહીંયા આગળ લો થઈ જાય લો અને પછી અહીંથી હાઈ થવા મળે છે હાઈ થતું થતું થતું અને હાઈ થઈ લો થાય એવી રીતે ક્રમ ચાલ્યા કરતા આમાં આમાં ખ્યાલ ના આવ્યો કે આજે તમે જે ક્રમ બતાવે એમાં થોડી સમજણ ના પડી મને એ બહુ ઊંડી વાત છે વધુ ટાઈમે આવો નહીં આ તો આપણે રસ્તે જતા નથી માનતા મારી પાસે પણ એ આવવા જ નથી આપડે કઈ આપડે હે સરવાગર તો એવું ઈચ્છે પહાડ આપડે શું કરીએ લોકો સુ કે છે બતાવે જગ્યા રાખી બીજી કોઈ બતાવવાની ત્યાં નથી કે વરસાદ અંદ્રધાર ઇન્દ્ર ભગવાન વરસાવે છે તમે સમજો મારી પાસે કેટલાય કારણોને લઈને તું મને ભેગો થયો ભેગો થયા પછી આ તને સ્પેસ મળી આ ડિબેટો છે આ ટાઈમિંગ આ બધા કારણો ભેગા